स्वामीनारायण गुरुकुम राजकोट जुना एकतालीस छठ ने शनिवार तारीख बार एक सौ पंचासी गबड़ा प्रथम प्रकरण न छीसमु वचना प्रथम चालू જોડી છો તેમ પ્રથમ પ્રકરણ નું છીશ નું વચના વ્રતમ થયું બાકી રહી ગઈકાલે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે ને રાખીને બિરાજમાન હતા પોતાના મુ છે પણ સમજણ માં ફેર રહે છે માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ નિવાસ કરીને રહે છે આવશે વધારે સાધુ હજી બાકી આવશે ત્યારે માટે કરે એ ખબર વિદ્વાનો ના જોગમાં રહેતા હોય એને ખબર આ માર્ગ પાછો હોય એને હમલે બાકી નો હવે ઈ કેમ થી તમે કાઢો પાછ પાછા વળવાનું છે કે કાઢો એ લખાં છે હે એને ઈ થી કામ ની છે અહીં આખા સબચું માં ભરી વળો હાલો પાછો વળવાનો કોણ હે દોડ્યા જાય એ વાત બરાબર પાછો નો પાગા પૂછો તો હું પા દોર ખબર ન થે અમને હા ઈ ખબર હે હા ચાલે ચાલે વધ રહ્યું છે તથા જેના વરસાવા મેઘ વરસે છે તથા જેની આજ્ઞા એ કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્થપના પામે છે તથા ચંદ્ર કળા વધે ઘટે છે भगवान वे समझते चाहे कोई मार ढूल ना को करो, गदेडे तेमा मारे भाव, चे। <coughs> तता जेने भाव रहे तथा सुवर्ण ना ढगलो पत्थर नो ढगलो तुल्य जाने ऐश्वर ने पांत जीव उ करे सामर्थ्य जीव न मानअपन ने सहन कर જેટલા જીવ પ્રાણી માત્ર છે તેના નેત્ર ને પ્રકાશ કરવા ને સમર્થ થાય છે આ બધું વિચાર ના તો માગે ને લખ્યું છે એમાં આપણા એ ખાના માં આપડે કેટલા ફીટ બેસી જોઈએ મંદિર ભગવાન ભજવા બન્યા છે ને ભગવાન ભજવા બે મંદિર ને કેમ જાય બરાબર ભગવાન બજાય છે આ તો રવૈયા મળે સ્વામી ઘરવૈયા ગયા ઘર ખૂટી જગત માં ગમે એવો વિદ્વાન હોય ને એ તો એક ડ્યુટી બજાવે ત્યાં નોકરીયા તો હોય કે બસ મારે આટલા વાગ્યા ત્યાં જવું અને આટલા વાગ્યા સુધી રહેવું છે જે ડ્યુટી બજાવતો હોય એને મારું મનાતું હોય આજકાલ ભાષણ કરે ભાષણ પૂરું કેવો ભાષણ કેતા ભણ કે પણ આ જગત માં એજ સાચું મને કે આપડે કઈ બોલાય નઈ ને બોલાય પાત્ર ભગવાન ના માર્ગ ના જે પાત્ર હોય એની ક્રિયા બદલી જાય આ વચના આ વિધવતા આધારે નથી લખ્યા શું વિધવત્તા ને આધારે નથી લીધા અને વિધવત્તા વાળા આની આગળ એ કાઈ દો આવે જાત નો નથી દેખાયું કઈ મકાન એટલે દેખાયું આપણને આપણને કેવું મળી ગયું એને નથી મળ્યો એના દુર્ભાગ્ય કેવાય મળી ગયો એના સદભાગ્ય કેવાય છે તે માટે એ સંત તો બ્રહ્માંડ ના સર્વે જીવો ના ઇન્દ્રિયો પ્રકાશ કરવા ને સમર્થ થાય છે એટલે શું બોલો અક્ષર સ્વામી ભગવાન છે ભગવાન પામી ગયા છે બીજા જીવ નહીં પણ શું કહ્યું લીટી જવો એમ એ સંત સર્વે ઇન્દ્રિયો ભગવાન રહે છે તે માટે એ સંત તો ભગવાન સર્વે જીવો ના ઇન્દ્રિયો પ્રકાશ કરવા સમર્થ થાય છે ભગવાન ના જેટલી સામર્થ્ય આ ભક્ત ની કહી દેતી ભગવાન જેમ અનંદકો ની બ્રહ્માંડ પ્રકાશ કરે પ્રકાશ એના અસ્તિત્વ ભાન કરાય ટી બ્રહ્માંડના જીવો ને પ્રકાશ કરે પ્રકાશ કરે છે હું કોણ છું એમ જાણવાની સ્થિતિ આપે ભગવાન દ્રષ્ટિ આપે છે આનંદ કોટી બ્રહ્માંડ ના જીવો ને આ ભક્ત પણ એવો જ આપણે અંદર અંદર ભેડા બેક માણસ ભૂલ્યો કોક જરા બરાબર ન કરવાની વાત હોય પછી પડી જાય બધા પ્રકાશ કરનારો પડતો નાખતો હશે વજન એટલું આ રંધ છે એના જ અનુયાયી આપણે એની દ્રષ્ટિ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ મારો આ તારો આન કેવી દ્રષ્ટિ આવે મારા બાપ ને નો હોય નથી અશુદ્ધ છે એટલે સાધ્ય અશુદ્ધ જન્મ એમાં જન્મે આ તો સ્વામિનારાયણ ભગવાન છે ભગવાન નથી સ્વામીના સંપ્રદાય ના ભગવાન નથી આખી અનંત બ્રહ્માંડ ને ઘણા જન્મ આવ્યો એ બીજો ભગવાન આવડે બીજો ભગવાન કેટલા તો આ ગામો ગામ પંચાયત જેમ બાજા કરે છે ભગવાન બાજા કરે પાસે લોકો ધર્મ ગુરુ બુદ્ધિ એટલે અભિજ્ઞાન અમે કોઈ રીતે આ દ્રષ્ટિ કેળવવાની વાત અને જયારે આ દ્રષ્ટિ ઉઠકી આવી એ એટલે જેવા ભગવાન એવો એમ કહી દ્રષ્ટિએ રૂચિ થાય ભગવાન નું ભાવે ભાવ થાય એ ભાવના પોતાની બદલવી જોઈ હવે ગુરુ બરાબર છે ગુરુ પૂજવાનું કે ગુરુ પછી જેલા ચેલા હોય એને પૂજે બીજા ને પૂજે બીજા ને પૂજ્યો સંકુચિત ભાવ માંયા પછી તો નિષ્કુલ આમ સ્વામી લઈ ગયું છે ગુરુ ને નામે અવિદ્યા અવિદ્યા ભવન અવિદ્યા ને માયા બહુરૂપે થાય માયા થાય બહુજ મા તમારે આપડે સંપ્રદાય બોલાય નઈ આ કોલીયે તો નિંદા કરે નિંદા ના રૂપ માં વિકાસ ની દ્રષ્ટિ એની દ્રષ્ટિ ને તુલ્ય જયારે બોલો લ્યો એમ એ સંત ની સર્વે ઇન્દ્રિયો ભગવાન રહ્યા છે प्रकाश करने भान <coughs> के हूँ छु भगवान इंद्रिओ प्रकाश करे सतनी वस्तुस्थिति नमर्थ જ્ઞાન આપે છે આંખમાં કાનમાં જીમ માં દરેક ઇન્દ્રિયોમાં કે ઈ પણ વિશ્વ વ્યાપી જોતા શીખી જાય વાળો વાળવા ન બેસે એના નેત્ર માં ભગવાન દ્યાસ એના કાન માં ભગવાન જીવના ઇન્દ્રિયોને પ્રકાશ આપે છે શું સામાના ઇન્દ્રિયોમાં પ્રકાશ દાતા સંત થઈ જાય એને એવું જ્ઞાન આપે ને એટલે એ પણ આ ઉચ્ચ દ્રષ્ટિ વાળા થઈ જાય નહી ઉચ્ચ દ્રષ્ટિ વાળા થઈ જાય દ્રષ્ટિ જયારે આપે ને ત્યારે ભગવાન કે ઠેકાણે નથી કણી મૂકવા કામ એના વિના ખાલી નથી એની દ્રષ્ટિ થઈ જાય દ્રષ્ટિ થઈ જાય પછી એ ભગવાન જેમ આ અનંત બ્રહ્માંડ ને પ્રકાશ કરે પ્રકાશ કરે છે એટલે આ દીવો આ બધી હોય જેમ પ્રકાશ કરે એમ પ્રકાશ કરતા હશે ને હોય તો અંધારું હોય ગમે એવો જુવાનો હોય આછું તેજ હોય તો શું કામ કરે ભાલી બાની આઠ માં ભગવાન આવે છે એની આઠ માં પ્રકાશ આવી જાય એમ કહ્યું છે બધા પ્રકાશ કરવાને સમર્થ થાય થોડુંક કઉ બેઠા કરીને અમદાવાદ ને કોચાર કર બેસીને આગળ વધવું હોય તો ક્લાસ ઉપર બાબત માં ધારી છે બધા ક્રિયા ન હોય સ્વભાવે વજમાં હોય વિચાર કરવો જોઈએ સ્વભાવ આટલી મને ક્રિયા આવડી અને બધા મારી ઉપર ભાવનાથી જોવે બદલાવું કેટલો આગળ વેખો ખબર જ ને ત્યાં પ્રકાશ કરવા ને છે ભગવાન એટલું જ ને પણ ભક્ત આવો ભગવાન બધા પ્રકાશ ના દાતા છે એવું કેવો એવું જ ચાલુ છે ને સ્વામી હા ઘર તો ચાલુ છે ઘણતર ચાલુ છે મારે ક્યાં ખો ગણતર ચાલુ પછી ખાવા નથી મળતું એ આવો છે ને એમ તુચ્છ નહીં અજ્ઞાન માં બેઠોલો છે એટલે તુચ્છ જીવ કેવાય એને આનો જોગ થાય કરે ધૂં ખાધા લપાટું ખાધી મારનારા બેઠા મગવા માંગે મળે લાગે? બિારા ઉપર થયા તમને નકુઆ હજાર જેવ નું કલ્યાણ હજાર હજારે પણ બિચારા હજાર હોય તો બિચારા બિચારા શું કરી શકે અને સિંગ બચ્ચું એક ભગવાન નો ભક્ત છે એને સિંગ બચ્ચું હું ગાડીમાં બેઠો તો સ્વામી નારાયણ સ્વામી કહ્યું ભગવાન ભજવા હોય તો હજારો ની આ ને પ્રકાશ પ્રકાશ કેમ આપે પોતાની સ્થિતિ થી પોતે બદલે નહી પ્રકાશ કહેવાય એમને પ્રકાશ ન બોલાય પેલા નથી આ બે મિનિટ આવી જાય વાંધો નહીં પેલો થી ચેક કરી સમાધિ થઈ જાય બરાબર વચન અમારે દેખાય છે આ તો રંગ લાગતો પાછું અમારો પાછું ઉતરશે આવી ગયા ક્ષમા ની વાત કરતા હિ સર્વજીવ ના ઇન્દ્રિય પ્રકાશ કરવાનો વાંધો ધરુઅંદાજે મીમાનસા એટલે શું જેટલું આવડે એટલું જો હોય એક આમ કે કેરે હિરોજમાં કેટલી હોય એનો દોર લાવી અને એનો સરખો કરો હા મને સમજ મે તમે જને કો વિચાર કરવો એનો એ સંબંધી વિચાર એને મીમાન કાઢે વાત કાટ ગઈ મતંગતું અમાર તો કઈ માં હાલે હું કઈ માં હાલે હું પૂર્વ મીમાનસા હોય અને કીમાનસા હોય એટલે ધર્મ ધર્મ સંબંધી પૃથકરણ સંબંધી વિચારો અને એનું જે ભાગ માં આવેદ ની કેનારીબંધી પ્રાપ્તિ અને ધર્મ સંબંધી સાધન સાધન કહેવાય ગમે તેને ધર્મ સંબંધી જે વિચાર એને પૂર્વ મીમાનસા ભાગ માં આવે આ છોકરું જન્મ શું છોકરો જન્મ એને ખબર નું બીજા છે ક્યાંથી આવ્યું બોલો જરાક પાણી અથવા મધું ટીપુ અથવા બીજી એવી વસ્તુ એ જરાક જ હોય ચાટે એ કળથુંડી છે એ ખાવા શીખવાડે છે એટલે આમા કરતા થઈ ગયા કરતો જેના સંસ્કાર એમાં જાય નબળું માણસ હોય એટલે ગળથું આ ગળથુંડી તમને બધા ટોપુ નું વધુ એટલા આંકડું તો લાગે છો ખપવાળા મીઠું લાગે સ્વામી ખપુવાળું મીઠું લાગે ખપુવાલા ની આ વાત પછી ખાવા ઈચ્છા મનુમ ઈચ્છા એ ભી મેગ માને ધાતો છે બરાબર માંગ આ માંગ લેવાય માતુમ ઈચ્છા એ બી મેં તો પછી માતુમ ઈચ્છતી સા કર્મકાંડ બધો છે એ બાળક માટે છે કર્મકાંડ જીવ પ્રાણી માનું નામ લઈને ગળુંડી ભાઈ ને સંતોષી માં ને માનતો હોય તો નામ લે જેને માનતો હોય ને ના ઉપર પાછી તમને ભણનારા તો કે તો ધર્મ જીજ્ઞાસ ધર્મ વસ્તુ શું છે તારે બાળક જન્વું પેન્ડો નો ખબરે હમણાં લાડુ ઓ નો ખબરે ખબર ભારે પડે करोड़ाधिपति ना छोड़ो हो तो भले गरीब नो हो तो भले घेरे बचाई बाढ़ वेदो ईश्वरे कलखुमली રા ધુંધીમાં જેવો બાળક એવી કરતું મજાનો રબડા જેવો હોય ને તો જરા અમે બે તો માંડવા ને પણ માય કાંગલી જેવો મહાન આરી કોઈ ન હોય તો ઉલટો મરી જાય મારી વાત આ નય ધુંધી હા આ નવા તોલી પણ માય આંગલી જેવું માન હલ્ટો ન હોય તો ઉલટો મરી જાય માતા મેલડી તો હોય આવી ગયા હારી વાત છે ઇન્દ્રાદીપ દેવતા ઇન્દ્રાદીપ હોય કારણકે આ દેવ સાધું ભૂતણા જમલે દેવ મા અને એની સેવા એ દેવ કેવાય ને હવે આગળ ચડાવવા આ ઈન્દ્ર દેવતાઓની કથા કહી છે અને ઈન્દ્ર નો મહિમા ગાયો છે જો ઈન્દ્ર ધાબુ હોય તો આવો યજ્ઞ કરવો જોઈએ મહિમા ગાયો પછી પછી એની આગળ બ્રહ્મા ને લઈ જાય બ્રહ્માની સ્થિતિ આવી જ એ વધારે બધી વાંચનારા બિચારા કઈ પણ ફૂર્દી માં ઠેકાણે કોઈ બોલતો નથી આ શા માટે છે લગ્ન ક્યાં ના પાડ્યું પણ કે બાળક ને બાળક રહેવું છે વિચાર પૂરો થાય ત્યાં એમાં શુદ્ધિયો નાસ્તી ક્રતે અને કર્મ ના ક્રતે અને કર્મ પરલોકો નાસ્તી તમે એટલા કર્મ કાંડ માં જોડાવેવો જોડાવે સિદ્ધાંત માં જ એની નાચ પણ આપડા બધા એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ એમાં જ ચોંટ્યા છે કે આગળ જે કોઈ વેદ ના પાડે નાસ્તી અકૃપક કૃપે કર્મ પછી અથા તો બ્રહ્મજીના સાજો જયારે આવડા ને સમજણ આવે ત્યારે બ્રહ્મજી ગી ના સા એમને તમે વાતો કર્યા કરો આપડે મોઢા દુઃખે ને આવડા ને કલ કરતું હશે પાત્રાવું જોઈ ને ખેતર ને જવો ને જીવ પ્રાણી માત્રા જેવા છે બિચારા એ વાતો સાંભળવા બેસે એને શું ખબર હોય એમ હેદ જ ના પાડે એને ઉપદેશ ન દેવો નામ લેશે મારું જો એટલે પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાનસા પૂર્વ મીમાનસા માં જન્મો બાળક ક્યાંથી આરંભી ને પૂર્વ મીમાંસા એને શરૂ થાય છે એ બરાબર ખાતો પીતો ને બધું વ્યવહાર કરતો બુશાળી થયો અને પછી બ્રહ્મ જીના આવી ને ત્યારે દેહ ભાવ ને પાછો ટાળવો જઈ એના ઉપદેશો એ જાય ત્યાર પછી આવે આ ધીરે ધીરે રસોઈ કરતા એમાં રસોઈ હારી આવડી લીધે મારા જેવો કોઈ ગયો એ આગલી ભગતજી જાહેરી કે આ બધી કોઈ ક્રિયા હારી આવડતી હોય પાછળ રહી ગયો મને કા ના બોલાયું મને ખર્ચી લેતા એનું માન એનું પણ આ યુ કુગ છે અને આ તો એક ભગવાન મોટો ઉપકાર વચનામૃત કરી ગયા છે ખબર પડે એવો મોટો ઉપકાર એ તમે ભાગુ નો કરો આવું સમજાય એક નિષ્કુલ જાવી ના ગ્રંથો બે અદભુત વસ્તુ છે માણસ ને ભગવાન મેળવવું બાકીનો મનમુખી આવું કિરાત કરે છે